આઠ થઈ ન છે ને તેવ્ય કર ધર્યકર્મ ધર્યકર્મ ના હોત તો આ હોત ને ધ્રમ કર્મ થાય છે એનાથી બધું આખું બધું બઉ સરળ થઈ ગયું સરળ થઈ ગયું એના મજા પારે એવા પામી જાય ના આવડે નઈ બાળકો જે આ બાળકો જે જ્ઞાન લે એને વિશેષ લાભ થાય નહી બાળકો જે જ્ઞાન લેવા આવે છે અને આપની કૃપા મળે તો એને વધારે એને લાભ થાય કે નહી ના બાળકો લાભ થાય કે નઈ ખેતર ચોખવું ખેતર ચોખવું ખેતરુંગી નીકળ્યું નથી ને આ પેલા એને વેલો લાગતી ભાન પેલા આ ભાન માં લૌકિક ભાવ થી ભાન વધતું જાય લૌકિક દુલ્લભ દુર્લભ દુર્લભ સુલભ થઈ પડે મળી જાય દાદા આપે કીધું કે ખીચડી કરતા ખેતી કરવા છે જવું પડે કાલે તમને અહીંયા પ્રશ્ન પૂછતો હતો કાર્યકારી હોય વિજ્ઞાન પોતે કાર્યકારી હોય જ્ઞાન આપણે કરવું પડે દાદા શબ્દો માં બતાવી શકાતું નથી પણ આપણે દ્રષ્ટાંત આપ્યું કે દૂધ નું ટીપું દહી નાખ્યા પછી દૂધ માં નાખ્યા પછી દહી ટીપું સતત ક્રિયા થયા જ કરે છે એવું આપણે શુદ્ધાત્મા જે લક્ષ્ય આપી દીધું એટલે નોન સ્ટોપ ચાલ્યા જ કરે ગમે ત્યાં હરતા ફરતા હોઈએ તો ભગવાન ની કૃપા ઉતરી ચાલ્યા જ કરે નોન સ્ટોપ ચાલ્યા કરે ના્યો લોકો કરવા પ્રયત્ન કરવો સૌ સૌ ને સૌરા કર્મ છોડી દેવું એ પૂછે છે કે છે કે લોકોને સુખી કરવા માટે અગર લોકો નું કલ્યાણ કરવા માટે કઈ પ્રયત્ન કરવો કે લોકોને પોતાના કર્મ ઉપર છોડી દેવાનું કલ્યાણ લોકો અને દાદા જો છોડી દીધા હોય તો પછી આપણી પાસે પણ અમે કેવી રીતે આવ્યા જો એવું વરણ જો હોય સમાજ ની અંદર કે કર્મ ઉપર હોય તો પુરુષ ની પાસે અમે કેવી રીતે અમે ક્યાંથી પહોંચ્યા રાધીશ્યામ ભાઈ ગયા પછી પાછા પ્રશ્ન પૂછે બધા તો એક બે જ કેમ મા આપણે કારણ બુદ્ધિ છે બુદ્ધિ નો આખો થોડો માન્યા મારો એમ જ બુદ્ધિ બુદ્ધિશાળી એમને દાદા બે રમકડા છોડી દીધું તેના હાથમાં આવી ગયું શહેર થઈ જાય સરળ ને ભગવાને કહ્યું અધિકારી કોણ હતા કે સરળતા હોય સરળ સર ના હોય જાય ત્યારે સમજી જાય ને બંધ ખોટો રસ્તો અને હાર રસ્તે સરળ એટલે દાદા સરળતા પ્રજ્ઞા સાથે ની પ્રજ્ઞા સાથે ની પછી આ માર નઈ ઉડી જવા પૂછે છે આટલી બધી વસ્તી માં બે લાખ કે છે આટલી બધી વસ્તી માં અબજો લાખ જ થશે એમ કે છે दादा चार। चार्थ वर्षो साधना कर ઉગ્ર તપ ને આમ તેમ એવું અનેક કરીએ ત્યારે માંડ મળે અને દાદા વ્યવહાર માં પણ એવું બને ને હવાર થી હાજ સુધી દુકાને બેસતો હોય અને હો રૂપિયા નું એનો પરચવણ ભેગું થતું ના હોય આવું વર્ષો સુધી કર્યા કરતો હોય ને એક ધાડા અંદર ક્યાંક મને લાખ મળી ગયા એટલે પેલા ક્યાંક છોડ લાગે છે બેસે કેવી રીતે છે બઉ આનંદ માય નઈ માય ને એવો આનંદ દાપણ નો લીકેજ ના હોય દાપણ લીકેજ દાપર લીકેજ બંધ કરી દે ને બઉ જબરદસ્ત આનંદ માં આગળ ગયેલા માણસો ઉપકાર ના માને ગુણ માને નહીં કે રસ્તો એટલો ચહેલ ના લે સીધો ના લે પોતાનું અહંકાર ગવાય નહિ જાત જાત ના પાણી આપડે કહીએ પાસે અહંકાર અહંકાર તો ના હોય થાવી ગયે અહંકાર તો અહંકાર ન બચાવે ધારા અહંકાર બતાવે કે ધારે અહંકાર ધારે ગળી જાય છે ખેરવી નાખે છે અને જોડો મારે એટલે અહંકાર ભાગી જાય છે આવે ને આપણે કાઢી મૂક્યો આવશે નઈ ને કે અહંકાર બોલાવો તો હવે તમે ના બોલા પેસી ના જ હોય એવું અપમાન કરી કાળેલો હોય કે રોજ ને આવે નહિ ફરી ઘણી બોલાવ્યા બોલાવે બેસાડે વસ્તી છે બ્લન્ટ થઈ જાય ને કે એટલે એને ગેટી જાય છે કે આ બધું અક્રમચ્ છે અક્રમચ્ છે એ વાતો દી છે હા હા તે આ ભલો કે આ ભલો જોશે જ આવશે એ જનવર એક દા બોલે જીરાતે કરવા હા મતલબ તો આ જબા દેશે કે ના આ લોકોントリー પાડી પાર ગયો તો જનવરને એમ નથી હોતું આગળ દેખાવાની શક્તિ નથી ને આગળ દેખાવાની શક્તિ નથી આવરણ છે ત્યાં લઈ પડે છે આયું કેવું દુખશે તો હજુ તો આજ તે હજુ વાઘોડી હજી તો વાઘોડી ધર્મ જે હિન્દુસ્તાનો હતો ને તે પાછો આવ્યો આપતાવાડી હોય તો ફરી નવે સતિ ફેરફાર થઈ દર ધર્મ બધો આવી ગયો હવે અમુક ફેરફાર કહેવાય ગયું નહીં આપડે કહીએ કે ભાઈ મારે આજ ના ભેગા વાળા રસ્ત પૂરવાપુર થી કેરી આપો ત્યારે એ આપણે નઈ સ્વભાવ છે પણ આપણે નહી કાલ પાકેજે દિવાળી પછી મારે સ્વ તો છે આપડા પાછા જગ્યા નું બંધા બંધન જેવા થાય તારી કાર્ય થાય તળાવ બનાવી પછી હોય પછી આપડે પાઇપ ગોઠવી તમે આ થયા જ નઈ કરવાનું હોય શું કરે એમાં હાથ જ ના હોય અને ના રાખીએ તો એ રાખવા પડે એવું થયું અમેરિકા વાળા પૂછે છે દાદાજી કરોડ સુધી ખર્ચા થાય તો આપડે ગમે તે મુંબઈ અમેરિકા બધું આમ પૂરું કરીશું પણ એથી વધી જાય તો મુશ્કેલી મુકાય તમે નહી વધી જાય મા આ ડિઝાઇન બધું હશે તો પાંચ કરોડ થાય ના મહેસાણાની પછી બીજા બે વાત વધારા અને અમારે કરોડ માં તમે ક્યાં કરોડ લોકો મને કહે છે તમે શું નાખો આ રીતે કારણ કે કામ કરનારા બધા પોતાના ઘરનું છે કેમ ના થાય અરે અમે તો કોન્ટેક્ટ એકદમ ભડકાઈ મારે પાંચસો પાંચસો દાદા આપણે એક વખતે ત્યાં નવસારી થી પછી ત્યાં બાજુમાં એક સ્વામિનારાયણ મંદિર છે ત્યાં ગયા હતા પછી આપણો ત્યાં સત્સંગ પણ રાખ્યો હતો પછી એ ભાઈ બધા જે મંદિર હતું તો બહુ સારું બાંધ્યું હતું એટલે આપડે કઈ પૂછ્યું પણ ખરું કે આ મંદિર કેટલા થયું ત્યારે એ લોકો એક લાખ રૂપિયા નો ખર્ચ થયો છે હવે મંદિર તો દસ લાખ રૂપિયા નું હોય તો ખાય નહીં પછી એમને કીધું કે જે આની અંદર પથ્થર જે છે તે અમારા ભક્ત અમને આપ્યો છે કારીગરો તે ભક્ત હતા કરિયા હતા તે ભક્ત હતા મજૂર હતા તે ભક્ત હતા અને બધા રાતે આઈને કામ કરી ગયા છે બધા અને વેપારી પડતર ભાવે માલ મળેલો છે આ મહેસાણા બધો વાળેલા પેલા હું રૂટીન ના થયો પંદર પંદર હું ફર્યા કરું છું બસ લઈને આખી બસ લઈને ગયા હતા રાજસ્થાન બબર સુતા સિમેન્ટેશન દરે ઘરે આગળ બે ચાર વસ્તુ સમજાય છે કે કુતરા જેવો ગેડા ભદ્ર જેવો માત્ર બધા જેટલા સ્વભાવ છે ને એટલા બધા સ્વભાવ અને ફાડી નાખે तो करेल तारे ने हाँ आत्मा हाजरी हाथ है કરોડો માઇલ થી પિક્ચર માં દેખાડે છે તે આત્મા નું જ બનાવેલું છે ને જળ કરે છે ને જળ કરે છે ને પણ તે આત્માની શક્તિ કેટલી હશે હા આત્માની શક્તિ ગઈ ભ્રાંતિ ને લઈને તેની વાત શક્તિ પણ અનંત શક્તિ છે દેખાય ખરીય કોઈને સમજ આવે ખરી બીજા કોઈ ને સમજ માં આવે ના બીજા કઈ કઈ પૂરેપૂરી સમજ નથી શક્તિ છે चमत्कार <coughs> એની સત્તા બહુ જબરી છે એની સત્તા એટલી બધી છે કે ભલભલો માણસ પડી જાય વચન ફેર કરી નાખે ખસી ગયું પોતાનું વચન પોતાનું જ્ઞાન ખસી ના જવું જોઈએ જે થવું હોય થાય ખસી ગયું તો તે દેને જ ના મને અને જેને હું નંબર 1 કરતો બે એનું ખતી ગયો આ આપણે છે ને આ તો આપણે ઓર લેવા દે ને ને વે ને ઈરા દે ઓ ને પાંચો મળે હે તે દે તો શારદાપુર છો ને કે પેલા ઘોકરી વાળા આવે ને આપડે જવા દેસા નિર્વેણ બન કે દીધું એટલે ગોરા લો માલ કે તું જોય સતી કે કરદાસ હે તો પછી માલ જે ઉડી દો જાય પછી અમતોને વાર કરે તે તે કરી હોય એટલે કે મરાઈ ગઈ તો મરાઈ નઈ નઈ મારે તો મર ખાને કમ હા મારે તો મર ખાને આપણે આપણે કોઈ કામ ને માટે નિશ્ચય કરીએ ને એ નિશ્ચય ના <ME> પડવાની <Bible describing> <TRAF> પણ તમે અમુ એવું બધા છે કે તમે એક નિશ્ચય કરો તે કાર્ય સફળ થાય નિશ્ચય જીવન છે કાર્ય થાય ને કાર્ય થાય ડિસ્ત થાય છે વિરુદ્ધ તો ક્યારે કહેવાય કે આપડે નવી જાત ને ઉપાસન કરતા હોય હા તો જે છે એ થઈ તમે તમે જ બોલતા હતા કે આ દુનિયા પુસ્તકો ઓછા લખાયો છે દરિયો પુરા એટલા પુસ્તકો લખાયા છે સી પુસ્તકો ની પુસ્તકો થયા જ નથી પણ આ જે થાય છે તો જે હિસાબ છે ને તે જ બધું આ નિમિત્ત નૈમિતિક હોય છે બધું આ દેરાસર થવું ને નિમિત્ત ભાગમાં જે હોય વર્તન સિદ્ધાંત ને વિરુદ્ધ દેખાય પણ સિદ્ધાંત આ સિદ્ધાંત ની બહાર ન સિદ્ધાંત ની અંદર જ છે આ આપડી જે જગત કલ્યાણ ની ભાવના છે તેની પાસે કલ્યાણ ભાવના ઉત્પન્ન થશે લોકો લુચ્ચાઈ કરવાનું મન ના થાય એટલે કામ તો એમને લુચ્ચાઈ કરવા નઈ છે થાય છે અને વિચાર કોઈ પણ જાત નો કથાઈ ઉત્પન્ન ના થાય એવું જીવન નહીં તો જોયું કથાઈ ઉત્પન્ન થવાનો સ્કોપ જ નહીં ભય તો એ ડેવલપ રહે જીવન હવા વાતાવરણ વ્યવસ્થા બધી એવી હોય કે કસાય ઉત્પન્ન ના થાય ને વેસો ની વાત કેવું છે હિસાબ જરૂર કદાચ નહીં લોક કચ્છની માલ કચાની કહ્યું પાર્લામેન્ટ મધાર વિચાર નથી થતી બધા જીજ પાંચસો રૂપિયા ની ખીર લે આયા હોય કપડું પાંચસો રૂપિયાનું તમને ના કે ખરાબ નીકળ્યું દસ મહિને પેલા બોક્સમાં છે આપડે લાગે એવું એવું એમને તો મોરાલિટી એના પર વધારે જાણવું છે કારણ કે રાખી રખાય નહીં લાઈ લવાય એવી નથી લાઈ લવાય એવી નથી ને રાખી રખાય એવી નથી રાખી રખાય ને લાઈ લવાય નઈ કે અમેરિકામાં રહી શકે સિંચાઈ આપડે અમેરિકા જાય તો રહ્યા પણ અહિયાં હોય તો ના રહી શકે કેમકે અહિયાં સિંચાઈ કપડા હોવું પડે અમીરિક લાવેલા <laughs> <laughs> <coughs> <laughs> <laughs> <she> <laughs> તે અમેરિકામાં જીલે છે આકલ આકલ પણ પતે છે કેરા લોકો આને કેરા લોકો કે સેવા કાયદો મારા પર ગાલી આ ન્યાય એવું છે ને આ ટેલિફોન વારો છે વીગ ઠીક ઠીક નહી તેમ મન લે એની કે સાચું નહી આ અકલ ના લે કાળી જાય ઇંજે અકલ આઈ જાય કવિ પ્લાન મેરો દેખાય ક્લિયરન્સ કરી ગાય મુકસે મતે હાથો અને દિલથી નમવા એ જો કે સરસ મોરંગલી તે પર રહેવું કે રહે કે દેસ જગ્યા દે રહેવાય કે રહેવાય ક્યાં આ જગ્યા દે છે બધાય પોર ભેગા થયા હોય એ શોકર રહી શી દે શકે કામ નો કામ કામ નો રાય મન તો sincerity દે રે મારા તો કરી ના ભાવ કરી ના કરી હવે આપણે વાતમાં પણ ઘરે ઘરે આપણે હવે એટલે આ ભાવે જે કરીશું કરવાનું રસ્તામાં મોટર બગડી હોય નહીં તો ઉભો ના રે કે અહી તો બધું વિચિત્ર કાર્યક્રમ છે કશાયનો હિન્દુસ્તાન લે કશાયનો સ્કારકો આપાને ધ્યાન દોરી છે કે એનું જે વિસ્તારથી શું એમ કે સમજું સિન્શિયરિટી મોરલિટી આ બેનો હા એન મારી જે પોકળ છે હા પોતે પોતાની જાત ને સિંધર રે એ બધા રહી શકે તો થાય એની નબળી છે બઉ મોટા મોટી કમાણી કહેવાય એ કમાણી પણ થઈ નથી આવી મોટી કમાણી ચેક કોણ મોહમ્મદ થાય પણ આપડે શિક્ષ્ય છે ભાવના <laughs> ભાવના <laughs> <laughs> <laughs> <hah> ભાવ ના જોઈ પણ આપડે આપડે અને જે થશે કરવાની ભાવનાર જે થશે ને દેગી જાય શું ધવાળોતા દેવી આપી દીસે પેલેવત નો બે બે ને બસિતે દે સ્ત્રે ઉતા ઉતા લઈને નિયમ કે તો કોઈ ના સકળ હોય આરામ તો પેલે કલે જાય છે આરામ છેરા ઇના માવી દે દીજે તે દાદા ઠીક છે તો ઠીક છે એવું બોલવાના દાડા લાવો હવે બહુ ઓછા રહ્યા દાડા એવું બોલવાના દાડા લાવો હવે બહુ ઓછું રહ્યું છે હા એવું બોલવાનું ને ધીમે ધીમે ધીમે ધીમે મારા સંતા એ મારો ત્યાગ વધારે નહી કેવાય ઉત ને મારા પિતાનું ફિચર રહ્યો કેવાય सासो अपा थे आगर। आगर ना ये तो વગર પાણી થયું નથી થયું એમ કે થયું છે પણ આ તમને થયેલું નથી થયેલું સંબંધમાં થયેલું સંબંધમાં આવું જોઈએ થઈ ગયું તો પેલે દર થી ના સમજમાં આવતું નથી એટલે બાકી જ થઈ ગયું છે